રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થતા નથી રામજી પ્રથમ આવે છે રામ મર્યાદા પુરુષોત્તમ રામજી ની પ્રત્યેક લીલા આપણા માટે બહુ ઉપયોગી છે રામચરિત્ર અનુકરણીય છે શ્રી કૃષ્ણ ભગવાનની બધી લીલા અનુકરણીય નથી એક ભાઈએ પૂછેલું શ્રી કૃષ્ણ માખણ ની ચોરી કરતા હતા શું કરું તો કરો પછી ખબર પડે છે શું થાય છે શ્રી કૃષ્ણ ચોરી કરતા હતા એ ચોરી છે કે નહીં વર્ણન આવશે કૃષ્ણ માખણ ની ચોરી તો કરે છે પ્રથમ પૂતના નું વિષ પી ગયા છે વિષ કર્યા પછી ચોરી કરી જેને કૃષ્ણ લીલાનું અનુકરણ કરવું જ હોય એ પૂતના ચરિત્ર થી શ્રી ગણેશ કરે તો અમને જરાય વાંધો નથી કરશો નહી શ્રી કૃષ્ણ ભગવાન તમને જે કે તે કરો શ્રી રામ જે કરે તે કરો રામ પરમાત્મા છે રામજીની લીલા માનવ સમાજ ને બહુ ઉપયોગી સુખદેવજી મહારાજ ભાગવત માં એવું બોલ્યા છે રાસ લીલા સાંભળજો રાસ કરશો નહી નજ સમાચરે જાપો ઘણા સંતોએ વર્ણન કર્યું છે રાસ લીલા થઈ દસ પૂરા થયા પછી તો ગોકુળ છોડીને મથુરામાં ગયા રાસલીલા દર્શન કરો એક ગોપી સાથે એક એક શ્રીકૃષ્ણ નું સ્વરૂપ મોટા મોટા દેવો ઋષિઓ ત્યાં દર્શન કરવા આવ્યા છે શ્રી કૃષ્ણની રાસ લીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બગડેલી છે એને સત્સંગ કર્યો નથી શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું કઠણ રાસ માં જીવ ને પ્રવેશ મળે રાસ લીલામાં કોઈ સ્ત્રીને પ્રવેશ નથી રાસિલામાં કોઈ પુરુષને પ્રવેશ મળતો નથી દેહ ભાવ જયારે મરે છે ત્યારે ગોપી ભાવ જાગે છે પરમાત્મા પુરુષોત્તમ છે મર્યાદાનું પાલન કરે તપશ્ચર્યા કરે તો રાવણ કામ મરે પ્રથમ રામ આવ્યા છે રામજી ની બધી લીલા સરળ છે શ્રી કૃષ્ણ ની બધી જ લીલા અટપટી છે રામ દિવસ માં બાર વાગે થાય કોઈને જરાય ત્રાસ થાય કૃષ્ણ ભગવાન તો રાત્રે બાર વાગ્યા પછી પ્રગટ થાય જન્મથી જ લીલા અટપટી છે એ વૈષ્ણવે પૂછ્યું હતું રામ દિવસ માં આવે છે તમે દિવસમાં કેમ આવતા નથી રાત્રે બાર વાગ્યા પછી આવો છો આખી રાહત ઉજાગરો કરવું પડે પછી આવું છું ચોર કઈ દિવસ માં આવે છે જે રાત્રે જાગે એને ભગવાન મળે સુતે અને જે કામ નો મારખાય છે રામજી ની બધી વિલાટી સરળ છે વધારે તો શું રામ નામમાં કોઈ જોડાક્ષર નથી કઠિન અક્ષર નથી રામ ભાગવતમાં પ્રથમ રામ કથા વર્ણન કરી છે એનું એ જ કારણ છે કથા કરનાર વક્તા કથા સાંભળનાર શ્રોતા એનું જીવન રામ ના જેવું રામની ની મર્યાદાનું પાલન કર્યું છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન બે ચાર દિવસ નહી અનેક દિવસ કથા કરું તો પણ આ વંશ ની કથા નો અંત આવશે સંક્ષેપ કથા આદિ નારાયણ પરમાત્માનાથી કમલ ઉત્પન્ન થયું કમલમાં પુત્ર વિવશવાન સૂર્ય થયા આ વંશ માં વૈવસ્વત મનુ નું પ્રાગટ્ય થયું આ વંશમાં ઈક્ષવાકુ મૃતૃ કરુષક નાભાગ નો જન્મ થયો નાભાગ ના ત્યાં અંબરીશ મહારાજ પ્રગટ થયા છે અંબરી સાજાની કથા સુખદેવજી એ બહુ પ્રેમથી વર્ણન કર્યું સુખદેવજી મહારાજ સં્યાસી મહાપુરુષો ના આચાર્ય છે કથા રાજા રાણી ની કરેર સાધુ મહ સુખદેવજી મહારાજ રાજા રાણી ની કથા કેમ કરે ભાગવત માં કોઈ રાજાની કથા નથી અને ભાગવત માં કોઈ રાણી ની પણ કથા નથી ભાગવત માં પરમહંસો ની કથા છે અમરીશ મહારાજ પરમહંસ છે પરમહંસ છે એનો અર્થ એવો નથી કપડા ભગવા કર્યા છે વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સંન્યાસ શ્રેષ્ઠ છે કપડા ભગવા કરે ઠીક છે એમનું જીવન સંખદેવજી મહારાજ એમની કથા બહુ પ્રેમ અંબરી સાજાની એવી નિષ્ઠા છે સ્ત્રી ભક્તિનું સાધન સ્ત્રી કામ પત્ની અમરીશ મહારાજ સુંદર રાણી સાથે રાજમહેલમાં એમનું જીવન સં જીવવું જીવનમાં સંયમ પરિપૂર્ણ છે સ્ત્રી અને સંપત્તિ ભક્તિનું સાધન નિર્જળ એકાદશી કરવાથી બહુ લાભ થાય એકાદશી વિધિ પૂર્વક વ્રત કરે તો રોગ નો નાશ થાય ગમે તેવો રોગ નિર્જળ વ્રત કરે તો રોગ નો નાશ થાય એકાદશી નું વિધિપૂર્વક વ્રત કરે તો પાપનો નાશ થાય તો પરમાત્મા પ્રસન્ન થાય કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે એકાદશી આવે કે દિવાળી જ મળવા આવી એકાદશી કે દિવાળી છે મનથી સંકલ્પ ન કરે તો એકાદશી ના દિવસે સવારે ભૂખ લાગે છે હવે સુવરણ ખવું કે બટાકા ખૂબ શું ખવું ખાવાનો વિચાર પણ મનમાં આવે એકાદશી કરવાથી બહુ બહુ લાભ થાય એકાદશી ન કરે એનું બહુ નુકસાન થાય એકાદશી સમાન શ્રેષ્ઠ એકાદશી માં શ્રદ્ધારા નિર્જળ એકાદશી નું વ્રત કર્યું છે શાસ્ત્રો તો એવું લખ્યું છે એકાદશી ના દિવસે અન્નદાન અન્ન નથી એક અન્નદાન એકાદશી ના દિવસે અન્નમાં બધા જ પાપ આવીને રહે છે વ્યવિચાર નું પાપ ચોરી નું પાપ બ્રહ્મહત્યા નું પાપ જે અન્ન ખાય અને ખવરાવે એના માથે જાય તમારા ઘેર એકાદશી ના દિવસે કોઈ સંબંધી આવ્યા હોય અને એવું કે એકાદશી કરતો નથી એને વંદન કરીને સમજાવો મારા ઘેર આવ્યા છો કે કરવી જ પડશે કદાચ એને ખોટું લાગે તો ફરીથી પીડા તમારા ઘરે કોઈ દિવસ આવશે બીજું શું કરશે મેં કથામાં સાંભળ્યું છે એકાદશી દિવસે અન્નદાન પાપ ફલાહાર કરાવો અન્નદાન એકાદશી સમાન શ્રેષ્ઠ એકાદશી નું વ્રત બરાબર કરવાથી બહુ લાભ થાય કે તમે લોકો ચાતુર્માસ ની એકાદશી કરે છે પછી એમની લાલન બગડી જાય બારે એકાદશી જેને એકાદી નું વ્રત નથી એ ભાગવતની કથા સાંભળવા જાય નહી કથામાં સાંભળ્યા પછી પણ ન કરે તો બહુ માર પડશે જે કથા સાંભળતો નથી એને છોડી સજા થાય નાસ્તિક ભગવાન એમ કે જે હું મંદિરમાં જતો નતો કથા સાંભળતો એને સજા તો થશે છોડી થશે કથામાં સાંભળીને પણ જે એકાદશી ન નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરતા તમે પંડરપુર માં ગયા હશો પંઢરપુર માં શ્રી વિઠ્ઠનાથજી મહારાજ એકાદશી ના રાત્રે ચાગે છે ભગવાન ને સંયમ બઉ કઠન છે એકાદશી ના રાત્રે કલાક બે કલાક જાગરણ કરી મહામંત્ર નો જપ કરો તમારું કલ્યાણ થશે તમારા ઉપર ભગવાન કૃપા કરશે બે કલાક જાગરણ એનો અર્થ એ છે શાંતિ થી બેસીને ભગવાન નામનો જપ કરો નિર્જળ એકાદશી નું વ્રત કરે છે કાર્તિક શુદ્ધ દ્વાદશી દિવસ હતો દ્વારકાનાથ સેવા થઈ છે સુંદર સામગ્રી સન્મુખ છે માલિક છે ભગવાન ને આરોગ આવે ઋષિ ત્યાં આવ્યા છે સાક્ષાત મધ્યાન સંધ્યા કર્યા વિના હું ખાતર નથી મારી મધ્યાહન સંધ્યા બાકી છે મધ્યાહન સંધ્યા કરીને આવું અમરીશ રાજા એ કહ્યું છે મહારાજ મારો એવો નિયમ છે આપ જલ્દી પધારો દુર્વાસા ઋષિએ આમંત્રણ નો સ્વીકાર કર્યો જમનાજીના કિનારે સંધ્યા કરવા બેઠા છે દુર્વાસા ઋષિએ જાણીને વિલંબ કર્યો નથી પરિપૂર્ણ થાય છે એક બ્રાહ્મણે અંબરીશ રાજાને કહ્યું ગઈકાલે આપણે નિર્જળ વ્રત કર્યું છે નિર્જળ વ્રત પારણા જળ થી કરો થોડું પાણી પીવું સમય નું ભાન થયું બહુ મોઢું થયું સંધ્યા કર્મ પરિપૂર્ણ કર્યું છે દુર્વાસા ઋષિ વિચાર કરતા કરતા જાય છે કદાચ રાજા એ પારણા કરી હશે મને કહ્યું હતું એનો નિયમ છે બ્રાહ્મણ ને આમંત્રણ આપ્યા પછી અમરીશ મહારાજ ઉભા થયા છે સ્વાગત કર્યું છે પ્રસન્ન દેખાય છે દુર્ઘાએ અનુમાન કર્યું એના વ્રત નો ભંગ થયો હોય તો હશે નહી પ્રસન્ન રે સમજે છે મને છોડીને ભોજન કર્યું તે મારું અપમાન કર્યું છે એક રાક્ષસી ન કરી છે અમરીશ મારવા જ છે તે સમયે સુગઢ સંચક્ર આવીને રાક્ષસી ભમ કરે તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો જે દેવના નામનો જપ કરો છો એ દેવ તમને ભલે ન દેખાણ તમારી સાથે જ રહે છે તમારું રક્ષણ કરે છે રાક્ષસી મારવા જ છે ત્યારે સુગઢ સંચક્ર રાક્ષસી ને બાળીને ભસ્મ અમરીશ મહારાજ જાણતા નથી સુદર્શન ચક્ર મારું રક્ષણ કરે છે સુદર્શન નું તેજ સહન થયું દુર્વાસા ઋષિ વૈકુંઠ ગયા છે તમારું આ ચક્ર મને બાળે છે પ્રભુએ કહ્યું આ ચક્ર હવે મારું નથી અમરીશ નું હું ભક્તોના આધીન છું હું સ્વતંત્ર નથી હું પરતંત્ર ભક્તિ ભગવાન ને પણ પરતંત્ર બનાવે આજે તો તમારી ભૂલ છે અંબરીશે ભોજન કર્યું નથી થોડું પાણી પીધું છે ભગવાન ના ભક્તો સનાતન ધર્મ ની મર્યાદાનો ભંગ કરતા બ્રાહ્મણ મને વંદન કરે મને પાપ લાગશે હું ક્ષત્રિય છું દુર્વાસા ઋષિ બ્રાહ્મણ છે મેય માથે રાખજો અંબરી સાજાની કોઈ ભૂલ નથી છતાં અંબરીશ રાજા ગુરુ આપે છે ઉદારતા છે ત્યાં જ બાલકૃષ્ણ રમે છે યશોદામાં બહુ ગોળા છે કોઈ કામ સારું થાય તો માં હાથ જોડીને બોલતા હતા તમારાશીર્વાદ થી કોઈને અપય આપશો નહીં અપય માથે રાખજો મારું પાપ છે ત્યાં ભગવાન રમે છે અમરીશ રાજા એ દુર્વાસ ઋષિને માન આપ્યું બ્રાહ્મણ ભૂલ કરે નહી ભૂલ તો મારી છે મેં તમને પૂછ્યું ને પાણી પીધું દુર્વાસ ઋષિ આશીર્વાદ આપ્યા છે જય જય કારમાં દુર્વાસના વિઘ્ન કરે છે લોકો મને માન આપે એ દુર્વાસના માન આપવાની ઈચ્છા રાખો માન લેવાની ઈચ્છા ના રાખો હું માન આપીશ માન લેવાની દુર્વાસના માંથી ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધ આવે એટલે માનવ કર્કશ વાણી બોલે કર્કશ વાણી બોલનારો દુઃખી થાય છે કર્કશ વાણી સહન કરનારો સુખી થાય છે વંશ માં ભગવાન શ્રી રામ પ્રગટ થવા ઈક્સવાકુ રાજાના વંશમાં ત્રિશંકુ થયો ત્રિશંકુ ના વંશ માં હરિશ્ચંદ્ર થયો આ વંશ માં સગર રાજા થયો રામજી વંશ છે એકદમ છોડી દઉં તો રામજી મહારાજ મને સજા કરશે પ્રકર છોડે નહીંશ માં સદર નામનો રાજા થયો છે સગર રાજા એ અશ્વમેધ યજ્ઞ કર્યો ઘોડો ઇન્દ્રદેવ ઉઠાવીને પાતાળમાં લઈ ગયા કપિલ મહામુનિ નાખ્યો નીકળ્યા છે આશ્રમમાં ઘોડો મળ્યો કપિલ દેવ ને ચોર સમજીને મારવા દોડે છે કપિલ મહામુનિ એ આંખ ઉઘાડી છે આંખ તેજ નીકળ્યું ંદન કરે છે ક્ષમાગે છે કપિલ દેવે કહ્યું તારા પિતૃ મને મારવા આવ્યા એ બળી ગયા છે શ્રી ગંગાજી નો સ્પર્શ થાય તો જ એમનો ઉદ્ધાર થશે પુત્ર ભગીરથ થયો ત્રણ પુરુષો નું પુણ્ય ભેગું થયું ત્યારે ગંગામાં ના દર્શન થયા છે ગંગાજી એ કર્યું છે મારો વેગ ધરતી સહન થશે નહીં મને કોઈ મસ્તક માં ધારણ કરે તો ગંગોત્રી અતિ પાવન ભૂમિ છે ભૂમિ ની મન ઉપર થાય છે મનમાં ખરાબ વિચાર આવતો નથી મનની ચંચલતા ઓછી થાય છે દિવ્ય ભૂમિ છે જ્યાં શ્રી ગંગાજી પ્રગટ થયા શિવજી ના મસ્તક માં ગંગાજી આવ્યા છે ગંગાજી શિવજીના મસ્તક માં આવ્યા તે દિવસ હતો વૈશાખ માસ શુક્લ પક્ષ અને સપ્તમી વૈશાખ શુદ્ધ સપ્તમી ના દિવસે ગંગાજી શિવજીના મસ્તક માં આવ્યા છે એક મહિના સુધી જટા માં ફર્યા છે જૈષ્ઠ શુદ્ધ દસમી ના દિવસે ગંગાજી ને બહાર નીકળવાનો રસ્તો આપ્યો અનેક દેશો ને પવિત્ર કરતા ગંગાજી પાતાળ માં આવ્યા છે સગર રાજા ના બાળકો બળીને ભાષાની માટી થઈ હતી માટી ને ગંગાજી નો સ્પર્શ થયો એ માટી દેવ પુરુષો નીકળ્યા છે શ્રી ગંગા મૈયા ગંગામાં જય જય કાર શરીરના માટી ને ગંગાજી નો સ્પર્શ થયો સગરાજાના બાળકો ને સદગતી ગંગાજી ની પૂજા કરે છે તમે ઘરમાં સ્નાન કરો ત્યારે ગંગા ગંગા ગંગા એવું બોલો મન થી ગંગાજી નું સ્મરણ કરો ગંગાજી ને વંદન કરો તમને ગંગા સ્નાનનું પણ સ્નાન ના સમય જે ગંગાજીને યાદ કરે છે ગંગામાં કૃપા કરીને ત્યાં પ્રગટ થાય છે ભગીરથ મહારાજ ગંગાજીને લઈ આવ્યા તેથી ગંગાજી નામ ભાગીરથી ગંગા શિવજી મહારાજ ગંગાજીને મસ્તક માં ધારણ કરે છે શિવજી નામ ગંગાધર થયું જ્ઞાન ગંગાને જે માથે રાખે તેને સ્મશાનમાં પણ શાંતિ મળે મહિમા કોણ વર્ણન કરી શકે ભગીરથ મહારાજ નો વંશ વધ્યો આ વંશ માં ઋતુકર્ણ રાજા થયો આ વંશ માં સિંધુ થયો આ વંશ માં રાજા થયો આ વંશમાં કલ્માષ્પાદ થયો કલ્માષ્પાદ રાજાના વંશમાં અશ્વક નામનો રાજા થયો અશ્વક રાજાના વંશમાં ખટવાંગ થયો ખટવાંગા દીર્ઘ બાહુચ રઘુસ્મા પૃથુશ્રવાજસ્થો મહારાજ તસ્મા દશરથો ખટવાંગ રાજના વંશમાં રઘુરાજા થયો ઘુ રાજા એ સર્વ દક્ષિણ નામનો યજ્ઞ કર્યો વસ્ત્ર છોડીને સર્વસ્વનું દાન આપ્યું રઘુ રાજા અતિ ઉદાર હતા રઘુ રાજા મહાન જ્ઞાની હતા રઘુ રાજા મહાન વીર હતા રઘુ રાજાની કિર્તિ બહુ વધી ગઈ સૂર્ય વંશ નામ મટી ગયું લોકો એને રઘુવંશ રઘુવંશ કહેવાને થયો છે રાજા દશર છે શ્રી અયોધ્યાજી ના રાજ કરે છે પ્રધાન ત્રણ રાણીઓ છે પુત્ર સંત પુત્ર કામેશ થી યજ્ઞ કર્યો છે પૂર્ણાહુમાંથી તમારા કીર્તિ ને બહુ વધાર અતિ સુખી કરશે એવા ચાર બાળકો થશે પ્રસાદ ને વંદન કરે વસિષ્ઠ ઋષિને કહ્યું છે તમારી કૃપાથી પ્રસાદ મળ્યો છે હું શું કરું વસિષ્ઠ ઋષિએ કહ્યું કૌશલ્ય પ્રસાદ કૌશલ્યાજી ને આપો દસરથ રાજા એ કહ્યું છે કઈ કઈ બહુ અપેક્ષા રાખે છે એને પણ જોવો પ્રસાદ સુમિત્રાની ઈચ્છા છે વિષ્ઠ ઋષિ સુમિત્રાજીને આપ્યો ને કઈ કઈ કઈ કઈ પાછળથી પ્રસાદ આપ્યો તો એ ખોટું લાગ્યું અભિમાન વિના પાપ થતું નથી પાપ મૂળમાં અભિમાન હોય કઈ કઈ અભિમાન છે હું અતિ સુંદર છું રાજા મારા દશરથ મહારાજ ઉપર ક્રોધ કરે છે જે સ્ત્રી પતિ ઉપર ક્રોધ કરે છે જે સ્ત્રી કર્કશ વાણી પતિના દિલ ને જે પતિદેવ નું અપમાન કરે એના પુણ્ય નો નાસ્તા સ્ત્રી પતિ પરમાત્માની ભાવના રાખે ક્રોધ માં બોલી છે મને બજાર લઈ આવ્યા છે શું સમજો છો તમારો પ્રસાદ મારે લેવો જ નથી ભારતમાં પ્રસાદ લઈને કઈ કઈ ક્રોધ કરે દશરથ મહારાજ નું અપમાન કરે છે કઈ કઈ નો પ્રસાદ ઉઠાવી દીધો પ્રસાદ હાથમાં રહીને ક્રોધ કર્યોદેવ પ્રસાદ ઉઠાવીને લઈ જાય છે અંજન પર્વત માં પંચાક્ષર શિવ મંત્ર નો જપ કરે છે અંજની ઈચ્છા છે ભગવાન શંકર ના મને દીકરો થાય માની ઈચ્છા નુસાર દીકરો થાય કોઈ માતાના મનમાં એવી ઈચ્છા હો મારો દીકરો મહાન ભગવત ભક્ત બને એવું શંકર ભગવાન પંચાક્ષર શિવમંત્ર નો જપ કરે છે અંજની માતાની આંખો બનશે સમરીએ પ્રસાદ અંજની મા ના હાથમાં અંજની માતાએ એવું માન્યું શિવજી મને પ્રસાદ નવ માસ પરિપૂર્ણ થયા છે પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ છે સૂર્યોદય ના સમયે શ્રી હનુમાનજી મહકે